આપડે એમાં અહંકાર જાય નહીં જીવડ અહંકાર જાય તારે મુક્તિ થાય હા તારે અહંકાર કાઢવો છે અહંકાર કાઢવો છે મને તો છે જ નહીં મને અહંકાર છે મારે હવે અહંકાર જ છે બેન એવું કે છે એ કે અહંકાર હતી પણ એ બી એક જાત તો અહંકાર જ છે અમે જે બોલીએ તેનો અહંકાર કારણ કે અમે જે બોલીએ કોણ બોલે છે કોણ બોલે શું જાશે બોલી અગિયાર બે કલાક માં જે માગે એ મળે મેં તો લાટ આવતા એ દુકાન ક્યાંથી તારો નંબર લાગ્યો પછી બે મજા કઈ પછી આ મોટા અને કાળી લાઈ પાડી અમે કોઈ જોયું બઉ સ્ટ્રોંગ છે જલ્દી જલ્દી જમીન માં નહીં આવી પૂરું થાય ને ત્યાંથી છોડી પતિ જશે તું આવી એટલે તમે બધા જજો ચાલુ તો મૂકી નવાય જ નહીં પતિ જતી ગયો ગયા નો તૈયારી ને આવીશું સ્ત્રીઓ માન નું સ્થાન કેમ નથી આપ્યું હિન્દુ સમાજ માં છોકરો છોકરી નેતા નથી રાખવામાં આવતુંગની હોય છે એટલે દેવી કઉ છું દેવી કે થોડું ઘણું કઈ ગેરફાર થયા દેવી ની માણસ કોણ રાખે તો ઘણા હિન્દુ સમાજ માં મલેશિયા થી આવ્યા છે મલેશિયા નહી મલેશિયા મલેશિયા તે સન છે એને જાણું છે કે વોટ डू યુ વોન્ટ નો ઓરિજિનલ ક્વેશ્ચન આ કેને કે નો પોશન ઇહલી ન માણે એની કાલ બટ એક્ચ્યુઅલી આ કેમ સ્પેશિયલી ફોર જશ ઓકે કે કે હું બદરન દર્શન માટે આવ્યો છું ના કરું સર આઈ બાવ दादा બોલ્યા કે જી નઈ કંઈ આ કેવા હોય ફ્લાવર થાણે કોઈ જગ્યા જગ્યા નઈ એક પણ ફ્લાવર થાણે જગ્યા જગ્યા નઈ ભાઈ રિયલ ને ભમાણ નો રિલેટિવ શું એટલે તક પુન હોય તાર ભેગું થાય ને ભેગું થાય જ નઈ ને ત્યાંથી ભેગું થાય ખોટું કશું હોતું નથી ખોટું તો કશું આ ક્રિશ્ચન ધર્મ બળ આપણ એક મોક્ષ પચાડી દે શું પણ એ પોતે બળવારો હોવો જોઈએ એની સિગરેટ છૂટેલી હોય તો તમને છોડાવે શું એટલે સર્વસ્વ મુક્ત પુરુષ હોય તો તમને જે માગો એ આપ બંધાયેલા લોક મોહ થી અહંકાર થી ખોરાક મળે તે વખત આ તો લોકો માટે નથી આ પબ્લિક ને માટે નથી આ તો કોક માણસો માટે મારી સમજવા માટે ફેંકતી જ ના હોય ને ગધુજ ના હોય ને આ સમજવાનું કોક ને આ લોક ને માટે નથી યા તો કોમન માણસ માટે નથી કોમન માણસ કોમન તો બધું ભવ્ય ના કહી દઉં જોડે નઈ અને મુશ્કેલ મુકાય બિચારો અને મારે કઈ ક્વોન્ટિટી ભે કરવાની નથી મારે કઈ જરૂર નથી યાર મારે મારે નિમિત્તે કઈ લેખ લાખ બે લાખ માણસ જેટલું ઉકેલ આવવાનું હોય તો આઈ જાય બસ એટલું પોતા જ માણું કામ પબ્લિક નું ના પચાસ કરોડ અમારે કઈ રબજ હોય છે શું કે છે મેં આ રીતે ગણશો તો આ રીત કોની જ હોય તમારે ફિમિલી કર્યું હોય તો અબજો બધી કેટલાક ગરીબો કેટલા તે ચીમી હોય નઈ સાતો હોય એ બીજાની સ્ત્રીમાં દસ્તી બગાડે જ નહી પશુ છે મશુ ના રૂપ માં પશુ છે શું કેવું તમને સમજાય ને સમજાય પછી આવે શું કેવું છે આબજ માંડે આ તો મૂતક માણસ કેશ બેંક છે એટલે પછી રાગે પડ્યા પછી પસાઈ લો થઈ ગઈ ચિંતા સુટી ગઈ બધું ગયું એટલે તમે બધું જ કરો કરા ના તૈયાર થયું તો આ દુઃખો ચિંતા નો દુઃખ માર માર્યા દુઃખ દુઃખ લાઈફ નો દુઃખ બોસ નો દુઃખ માનંદ થાય છે આપડે તો ક્યાં ક્યાં આથી બઉ હાઈ ખેડ ઉપર ગયેલા ત્યાંથી પાછા ભરેલા છે બધા મોકલો કરવા જઈ હોય પણ બંધ હોય તો પછી આપડે ફરવા ફરવા જવું પડે કેવા કેટલાય કુંડા ગયે તારે કુંડુ થઈ જાય અમુક ભાગ આવ એક મહારાજે કે સાહેબ મારે કેટલા અવતાર બાકી રહ્યા કે છે આવે કેમ તમારે પૂછવું પડે છે તારી બધા શાસ્ત્રો તમે કો તમે કહો એટલું બધું ધારણ કરેલા બધા ધારણ કરેલા ભાવી સમજી ગયા આત્મા બલ્યો નથી એટલે એમને કહ્યું કે શાસ્ત્રો પણ ફૂટકી મંગાવ્યા તમારે ઉપાસ એનું કઈ ભાડું વાડું આપવું પડેલું છ આના લવા પડે એ મધુરે માથે બોધો છે માથે બોધો છો કે તમે મન થી ઉજકેશ કે શું કર્યું એટલે તમને ફો શું આપવાનું કહ્યું આપના પોખ મેડવા દેવું જોઈએ માણસ શરીર ને રડવા દેવું જોઈએ હસવા દેવું જોઈએ હશે દોડ મારે હશે કેમ પછી એક માણસ એક માણસ બાવી ને પૂછ્યું બધા મારા કોને કોને બોલાવું ક્યાંક રામનાગર કેટને બોલાવો મોટો દ્વારનેશ્વરી જબરજસ્ત ઠીક છે આચાર્ય મહારાજ છે સમજી ગયા તો કદમ આપનારો છે તક એને કેમ બોલાવો છો એને બોલાવો ને એને સમજવા પડે કીધું કેટલા આવતા એટલે કપાવા મારી મારી જોડે આ બધા હકાર તો લગભગ ભગવાને શું કહ્યું બોલાવો વેસ્યા બોલાવ અને પછી રસ્તા માં ગજું ગુ હતું ત્યાં લાવ આજી ભગવાન કહ્યું મહારાજ આ ચેત નું તમારો આ ગઢેડા નું એનું આનું આચાર્ય બધાનો દોરો ઘૂંચાઈ ગયો ઘૂંટ જેનીકળી નહીં તેનો દોરો ચાલુ થયો કઈ ગૂંટ નીકળી નહીં એકસો વીસ કાઉસ નું અને તમારાૂતર છે ફક્ત દોરો ઉકલી ગયો ત્યાંનું કલ્યાણ છે તમારા કરતા દોરો શકે કારણ કે તમે તો જાણું છો એના અભિમાન છે અને આપને આશીર્વાદ આપે શું છતાં પણ એવું હોય નઈ આ કોક જયા હોય કોક ફેરવા આવું હોય છે તે છતાં આપડે બીજી હત્યાર તો કરવું જાય આ ખાવા ના બદલે ખાવું તો જોઈએ લપસવા તો ના દે ને મોટી વસ્તુ લપસવાના અને તમે હમતા જો સત્સંગતા હતા જવાય કુસંગ હંમેશા મોટા મોટું પોઈઝન હોય જગત કુસંગ ચા એ કુસંગ નથી ચાત ખા ને પછી આપીએ શું કરું જો મારે મન તો ચા એ કુસંગ છે તમારા બે આ બે વસ્તુ કુસેક છે ને મિત્રો ભાઈ મિત્રો આપડા છોકરા ને કાપીને ખાઈ ખાવાની શક્તિ હોય ત્યારે ખાવું જોઈએ પાકમાં છોકરા મરકીના છોકરા ખાઈ જાય પકરી છોકરા ખાઈ જાય રીત છે આપણને દુઃખ થતું નથી આપણું હાર્ટમાં કશી અસર થતી નથી એટલે એ જોવે તારે અસર ના થાય તું ખા તારું હાર્ટ એટલું જડ થઈ ગયું હોય ઇનસેન્સીટીવ હોય જો કે હા જો કે દેખાય છે આ 2 સેન્ટીમીટર રે એક બ્લડનું ટીપું પડ્યું તો થાય છે કે એ ઘટના માંટે જાય છે ને આ શું કરી રહ્યો છે આની હાથ પર શું થાય છે હાથની મહીં જબરજેસા એટેક ના પ્રમાણ ઉગે છે સમજી ગયા ને હે પોટેન્ટી આંદર કે ગાતી ખાય દે એ કે બર્નાર્ડ સાની વાત હે બર્નાર્ડ સાની વાત કરો ને હા ખવાયું છે બનાસો ને એક માણસું જો તમે મંસાહાર કરવાનું કેમ છોડી દીધું કે છે કે હા ખબર નથી ગઈ મારું શરીર થીગર કુકડા પેલા કે છે પણ એથી મોટા મોટું પણ જબરદસ્ત પ્રણાવી દીધું લોકો આઈ વોન્ટ ટુ બીવિલાઈઝ મેન શું આપડાઈઝ અને ખાધું હોય તો પસ્તાવું કઈ નાખીએ શું કદું હોય તો કાલે અમારું ઘણા આવજો હું તમે બધું માફી કરી હતી રસ્તા હોય છે અને ફરી ના ખાવાનું તમે કારણ કપડા ધોય છે ને જ્ઞાન આપવાના જ છીએ આપડે તો એ શું છે જરા બધા ને ખુલા સમજાવિનેશ બાબા ભગવાન એક જ છે ને ક્યાં બધા ભગવાન તો એક જ છે ને અરે વૈષ્ણવ દરવાજ શીખવાડે ક્યાં કપડું સીવાનું છે અરે જાણ તો ભગવાન જોડે યાર કરાવડા માલિક જોડે જોડે યાર ફરવાનું આપડે આપણું કરવાનું હોય નથી એનું પોતાનું શું પોતાનું આપણે બીજા જે ભગવાન થયેલા હોય તેના આપડે નિંદા કરીએ તો આપડે અહીં કે કમાયેલા અધોગતિવું કરું આપડા ઉપર ઉપરવાસી કરે ભગવાન નિષ્પક્ષપાત આ તો પક્ષપાત કોને પાડ્યા લોકો એ પોતાનું નામ કાઢવા માટે જુદા જુદા પક્ષપા કાઢ્યા પોતાનું નામ અને ગાદી ચાયા જ કરે પૈસા ગાદી ચાલ્યા કરે સાંભળજો સાંભળજો તારું નામ નહી તારું નામ નહી દિનેશ દિનેશ નટવલાલ શાહ દિનેશ નટવલાલ શાહ હા પણ દિનેશ તારું નામ છે મારો વસંતી માણસ તને નથી રાખતું ભૂલ પડી છે હવે તું જુદો અને દિનેશ જુદો દિનેશ તો તારું નામ અહીંયા આગળ આપડે દુકાન કરીએ ને તો દુકાન નું નામ પાડવું પડે દુકાન નું નામ લિબર્ટી સ્ટોર પડ્યું હોય અને આપડે તને કહીએ કેટી સ્ટોર થઈ આવે મારું નામ તો શું તમે લિબર્ટી સ્ટોર એવું ના ક્યારે આ તો દુકાન નામ છે દુકાન ઓળખવાનું સામ છે આપડે કેવું કે ભાઈ દિનેશ છો બરોબર એવું ના કેવાય તમે એની વાત કરો છો ને તમે આત્માની વાત કરો છો આત્મા ની વાત નઈ કરતો હું એમાં તું કોણ છું કે જે આ બોલે છે ભગવાન છે પોતે પણ ત્યાં સુધી આપડે એને વ્યવહારિક આત્મા કેવો પડે શું કેવું પડે વ્યવહાર આત્મા રિયલ આત્મા હું તું હાથમાં આવી કે નહીં વેચી દે ઉકેલ લઈ નઈ લેતા લોકો ના લે તું લઈ લઉ છુ કદાચ આપે નઈ પૂરેપૂરો કાગજ થી લગ્ન થઈ ગયો જોવા ગયો હતો જોવા ગયા જોવાતો નાઇઝી ભરેલી છું ક્યાં સુધી ભરેલું છું બધું રિયલાઇઝ નથી કરતો જાણવાની ઈચ્છા છે તારી તો બેસ ની તો બધા આપડે ગયા એટલે તારી ઈચ્છા કરી के, ये भाई नाम प्राक। प्राक। आ, तो के मैथी को शरीर मरु कह थी नहीं कहते नाम मरुरा પછી પાછું મન મારું છે મારું કે પછી પાછું બુદ્ધિ નહિ મારી કેટલે આપડે બુદ્ધિ નહિ બુદ્ધિ નહી મારી કે છે પછી ચિત્ર મારું કે છે એટલે આપડે કોણ છીએ જાણવાનું છે આત્મા શું છે આત્મા નું આપડે આત્મા છીએ જાણવાનું છે નામ તો અહી આપેલું દુનિયા ચડાવવા સારું वह थवा हारम्मी भाई ज्या तू टों मरु ने ज्या तू टों मरु જ્યાં આગળ વેતન છે ત્યાં છે તે ઇફેક્ટ છે શું છે આપડા લોકો બધું ઊંધું ઠજાઈ દીધું છે हाथ मगर काटता है हाथ मेरी रीते हाथ मरूपी से अरूपी से જેવો હોય તેની સંકોચ વિકાસ નું સાધન છે પીપળો જોઈ લો પીપળો અને પીપળા ને ઉપર લાખ લાખ ચડે છે જોઈ લાખ ચડે ત્યારે પીપળાની થાય દેખાય ને તો કર્મો રૂપી લાખ ચડેલી છે એક્સપર્ટ થાવ ત્યાં હોલ પડે તમે હેલ્પ કરે અજવાળું જેમાં એક્સપર્ટ થયો પણ આવું કહેવાય શું કરે એ તમને પોષણ આપે જી સરવાનુ એ ના થાય દુમાન ના બ બહાર કોઈ દુશ્મન જ નથી આપણા મૂળ જે દુશ્મન છે એટલે વરાડે છે આપણને શું કે દુશ્મનો જાય કોઈ બાત છે જ નહી એટલે આ લોક ક્રાંતિ છે નામ કે જ્યાં વાસ્તવિકતા નથી ત્યાં વાસ્તવિકતા માને છે આપડે બધું બંધ કે દઈશું પણ તમે આવો સિદ્ધાર્થમાં થયા જાગ્યા રૂમ માં સિદ્ધાત્મા થયા પણ બહાર જશો તો બહાર આપડે ભૂલી ગયા નથી ભૂલી ગયા નથી તો નહી તો ત્રણ સિદ્ધાત્મા થયે તારા મનમાં અપજાય નહિ બિચાર ઘુસા રિયલાઈઝ કર્યું એટલે આપડે રિયલ ભાષામાં શુદ્ધ આપવા અને બાર રિલેટિવ ભાષામાં નાણાથી નાણાથી ગોરાંગ એ પણ રિલેટીવ ભાષામાં પછી આ બાય નો રિલેટિવ રવિરાશી રિયલ એટલે વાસ્તવિકતા શું કી વર્લ્ડ ઇલ ઇઝ સેલ્ફ બધા વિજ્ઞાન થી બહુ થઈ ગયું છે ગાય ને રિલેટીવ માં શું કેતા છે ખબર જ ના ફાય ના ફાય ને એટલે એ બકરી કેવાય રિયલ વ્યુ પોઈન્ટ સુધાર્થ નાય રિલે સામાન હોય રોકાણ ખબર પડે ને પેકિંગ ને વસ્તુ કે એ તો ગધેડું જોઈએ એટલે વિવા કરે પાછા કેમ કાકા પાછા ગધેડું મળી કાન થયા કે છે જે ભગવાન રેલા છે ને એ પેલા ભગવાન એટલે આ બે આજ્ઞા તમે આપું છું તમારી દ્રષ્ટિ થી રિયલ तो भूते रिलेटिव अंदर चकसु समझ चु दूता रोज अभ्यास करव समझी कालो अभ्यास नही पेलो अभ्यास मर मर करव पड़े समझ પછી મહિના પછી સારા થઈ જાય દેખાયા જ કરે એવું કુતરામાં જુઓ દુશ્મન આપણે જે જાણતા ના હતા તે ના જોડે પછી કોટ કોણ ખાય વાક્યો બેન સમજ પડે છે તને બે વાક્યોની આજ્ઞા અઘરી અઘરી લાગતી હોય તો સુધારી આપું હવે રશ્મિકાંત આ બધું અવસ્થાઓ ની ઉપર વિશેષણ અવસ્થા માત્ર વિશેષણ વાય ભાઈ અને તત્વ નિર્વિશેષ ભાઈ કેવું ભાઈ અવસ્થાઓ છે મોફ થયો કાકરો થયો संजो नवस्था उत नहीं हम तीजी आज्ञा आपूच हा जगत लोग शु कह दस हजार दस लाख खबर होता है क्या करता है અને દુખી ત્યાં દુઃખ છે ભગવાન ઉપર આરો બાપી રાખી કોઈ પછી ઊંધુ કરવા બાકી નઈ સાય પછી મસ્ત થાય અને આવી ભૂલ કોઈ દેખાડતું નથી મૂળ મુર્મ આ વિજ્ઞાન નાખ્યું ખુલ્લું થાય તો મજા એટલે મને શું કે છે તમારી અઢી લાખ આપતા વાણીઓ કે છે એક એક ચૌદ ચૌદ ચૌદ આપતો હોય છે ચૌદ ને અઢી પોત્રી લાખ પુસ્તકો છે કેટલું બધું માણસ તૈયાર હવે ત્રીજું વાક્ય આપું છું કે હવે પણ ખરેખર ચલાવે છે પહેરેલા સ્ટાર છે બધા હોય એ છે લગ્ન વાળા છે બચારા એના છોકરા ના હોય પણ એવી તો હોય શું કહે એમને છોકરા બચ્ચા કચ્યા બચ્યા એવું નાખે એ તો કચ્છ બચ્ચા ના પડે એટલે આમ તો સંભાળે તો વાગે જ પણ એનું ફળ અવું મળે પેલો ચીડાય કારણ કે દેવો ચીડાય હંમેશા દેવો જ્યાં સુધી મોક્ષે જાય ને ત્યાં સુધી બધું કરવો હોય પણ બે મોટી ને આવી ભાઈ નાની આઈ બિ આપી તાર કયા કઈ વાત છુ ત લોકો ને કજું બોલવાનું કઈ એ જ નઈ ઠીક ના મારે ટોણા ટોણા મા દુઃખ કોણ આપે આપણને જે દુખ્યો હોય તે દુઃખ એ લાગે છે એ સુખી દુઃખ દુખ્યો હોય ને મોટો કરોડ અધિપતિ હોય પણ અંદર દુઃખી હોય તો થયેલી હોય ચિત્ત શુદ્ધિ એટલે આ કોણ કોણ ચલાવે છે એ તમને આવે નથી આપણે ચલાતા आप चलाई भ्रांति चलामित्त करू पर कई करता कहवा आप बस कर સમજતા નથી પણ તો એવું બોલે છોડી પણ આવી છે પણ સંજોગો સીધા નથી સંજોગો સમજાય સંજોગો બોલે છે આ કરોડો વર્ષથી આ વાત ચાલુ આયે હજુ આટલું હતું કે સંજોગો મારા નથી હું ઈસ્યુ કરું ભગવાન ઈસ્યુ કરે કે સંજોગો ને સાયન્ટિફિક સરકમ છે તેના આધારે જગત ચાલી રહ્યું છે કોમ્પ્યુટર જેવું મેં કાલે સમજાવી ને બધું કોમ્પ્યુટર જેવું તમારો ભાવ એટલે અને હું ગુજરાતી માં વ્યવસ્થિત કઉ છું વ્યવસ્થિત શક્તિ ચડાવી લે છે શું કઉ છું વ્યવસ્થિત શક્તિ એટલે સૂર્ય ચંદ્ર તારા અનાધિકાર ત્યાં નિરંતર વ્યવસ્થિત રાખે છે તેના લોકો ભગવાન કે માને છે કે ભગવાન આ હોવો જોઈએ એ ધારણા છે પણ એ વિરોધાભાસ થાય પછી જો ભગવાન શું કરવા તો બહુ જાતના વિરોધો ભાષા થાય છે ને એટલે શક્તિ છે હવે તમે आ गौरांग झाड़ जुदा पड़ी गया एक एकाकारि क्या उत्पन्न मैं करे हा मार कहु भ्रांतिरसा पड़े, पड़े। बोला जूनो नहीं रोज रोज पड़ता जाए ધીરે છૂટે આ બધા તો